બે ફોરે તોરા લટકતા હતા અને પોતાના મુખાર આગળ પરમહંસ તથા દેશ દેશ ના સભા ભરાય બેઠી હતી પછી મહારાજે મુક્તાનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો છે કે નહી આવતી હોય પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો છે તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે અને જયારે ધર્મલો કરે અથવા બળિયો હોય તે ગરીબ ને પીડે અથવા અન્યાય પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈક અર્થે મને જમવાનું આપતા હોય ને કોઈ બી મારા માટે કહ્યું હોય કે તું આ કરી અને ઈ મને પૂછવાનું આવે કોઈ હોવા ના જોતા ને હું જમ અમને એમ યાદ આવે છે અરે હું મારા માટે જમવાનું કહું જે કોઈ ઠાકોરજી ને ધરાશે અને એક હોય જિંદગી પેલે ગુરુકુલ નો પેહલો લાડો ત્યાંથી તો નિમ લઈ લીધું આવડા બીજું ખાઈ ત્યાં છોકરા એ છેલ્લે મરે રે એમ ને હું કેટલો પક્ષપાત કરું છું ઠાકોરજી નો થાળ સાધુઓ અને બાળકો બીજા ભગવાન જન્મ આપ્યો હશે અને ભગવાન ના દીકરા ના કોક ના દીકરા હશે એમને મળી આને કોણ હમદે શક્યા ગુરુકુલ ને આ ચાળી વર્ષ તપાસ આવડા મને તો ખબર પડે કે આ લેવા હાજર ભૂલ થઈ હોય મને સારું લાગે તો આઠું મૂકવા જિંદગી ભર માં નહીં એને આથણું વધારે મૂકી દીધું હોય તો હું વિચાર કરું પેલાથી શરૂઆત રાખીયે વધારે એટલે સરવાળે આથળું થઈ જાય ભગવાન ની દયા થઈ હું મારી રીતે આવી બિચારા ધોત્યો ધોવે ઓલિયો એમ કરે એમાં ભૂલ થતી હોય તો કોગલી ક તો જાય ફલાણું થાય એને માટે કારણ લુબડાના એ તો લુબડા હાંધે એમ ગરણું ત્યારે ગરણું હાંધે પછી પાણી ઢીંગાય એટલે આમ તણાય તણાય એટલે મોટા છેદ્ર થાય મોટા છેદ્ર કાલે પાણી વેઠવું પડે ને હવે એટલી પછી એને ઈશ્વરે આપ્યું હોય એમાં કઈ કરે એમાં પરિણામ એમાં બરાબર બધું બીજું લેવો બધું આવડ બધા મહાપુરુષો શીખવાડે નઈ કોઈ એટલે બધું યુ મારી કોઈ ની જિંદગી માં કોઈ કઈ ની કાઢ મને ભલાનું શાક કરો કઈ બજારે લાવો કોઈ મારે મારે માટે આ સમાજ મિલકત એ હું એકલો લાગરૂતું નથી આ મનુષ્ય દે અને આ લુગડા પેર્યા હવે એ માર્ગે ભગવાન ગાદી થાય એમ ચાલુ છે જો આશા જુઓ હું મારા વખાણ ખાતર નથી પણ તમે કઈ આપડે આની નવી સ્ત્રી જોયા કરી આવું મારું માની ને સેવા કરે હા જોવા મને વ્યાધિ વધારે એના સ્વભાવ ને આગળ રાખે એટલે જૂનું જોયું નથી બાકી અત્યારે મારી નાચમાં ક્યાંથી જુનું દેખે ક્યાંય દેખાતો નથી તેનો વાંકડા બેઠા ને એમાં ને નઈ પણ અમારી નાટ માં દેખાતું છે તમારે એઠું ન થાય એટલે તમારા માંથી કઈ અમારે શીખવાનું શીખવાનું હોય એમાં કઈ શીખવા જેવું તમને આવ્યો તમારા તમને પૂછ્યા વિના ઓપરેશન કરાય એટલે મને યાદી નો આવી પણ આ લોગી સ્વામી નું કરાવવું કરે અને એમાં હું કઈ ખીજાવું મને પૂછું નઈ શા માટે ના પણ આમાં ભલે આ લોકો ને નાના હોય બરાબર એમાં વર્તમાન માં ખાતું આપડે થોડા થોડા સ્વભાવ હોય તો ઓછા કરજો એટલું કરજો પછી હું આવ્યું અને પોતા તારું તો લીસ્ટ માત્ર આવતો નથી અને કોઈક તારું આવે છે નથી રેતો મૈત્રી કરુણા ઉપેક્ષા ક્યાંક કે પડે આવડો અમતો પાથરો નહી હવે એટલે મહિનો બે મહિના ને છ મહિના પણ અમને ખબર હોય આપને રાજી રાખવું એને આપડે હારા કરવા છે આટી પણ બંધાતી નથી એમ તમારે કેવી રીતે આવે છે કેવી રીતે ટળે છે क्रोध थमी जाए पी जी, जी। महाराज बोल विचार नु बहे योग्य रहे छे, એક તો ભગવાન નું મહાત્મી જે રીતે તમે હારે લીધું એમ સમજ લેવું તમારા છોકરા હોય ને ક્યારેક જરૂર ન થાય તો શું થાય મુંજવણ થાય મૂંઝવણ થાય એટલા માટે એમાં જ્ઞાની હોય તો સમયું એ પછી હું ઢૂ ન રખાય અને જે રીતે ભગવાન નો પરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી અને બીજો સુખજી ને જળભરત જેવા સંત માર્ગ જોઈ એમ વિચાર રહે છે જે સાધુ માં તો એવો અયોગ્ય સ્વ ના જોઈએ પછી ત્રીજી મહારાજ બોલ્યા છે તમારો વિચાર જ ગુણ થકી પર સરસ કીધું નાખવું ત્યાં બધા એવો વિચાર નાખે તમારું એટલું તો અમને જણાય છે જે તમારે જે જે માહિત પદાર્થ નો યોગ થાય તેની આટી માં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતા એના રહેવાય નહીં બંધન તોડી ને નીકળાય ખરો વિચાર છે મહારાજ હે જય ધન